મુંબઈ માં કોઈ તમારો મિત્ર રહેતો હોય અને તમે બૂમ પાડો કે ચંદુલાલ બહારું ગાડો ત્યાં તમે કોઈ એક કોણ છો તો તમે શું કે છો શું નામ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર હું ભૂપેન્દ્રસિંહ એમ કહો એટલે શું કે આવો જરૂર કે આવો પધારો બધું કે પછી શું કે હો આમ છો વધારો અને ભાઈ મનમાં શું થાય કે અત્યારે એ પૂછા થયો કે ભાઈ હવે પછી થતા પેલા ભાઈ શું કે ભૂપેન્દ્રભાઈ ફરી ચાર થઈ ચાર તમે કે ના તમારે તબક્ત ના બોલવા પણ બીજો તમારે કોઈ માસ કેવા દે ને ચાદડી કરી આવો પુરસા ભગવાન પ્રાપ્ત કરવા એ કોયા છે જતા નથી અને ઊંઘો પુરસ્થ કર્યા નો શોધ તમે એટલે આપડે ત્યાં શું કરવું પડે કે આપડે ભગવાન કૃષ્ણ ને માનતા હોય તો કેવું હે ભગવાન સુધી રે ત્યાં સુધી મારા આસ્તિત્ય એવું ભાવના પેલું ભૂસી નાખવું જોઈએ ભાવના ખરાબ કરી દીધી ભૂસી નાખી છે ભૂસી છે કઈ છે પાસે એવું પણ એ જાગૃતિ ના હોય લોકો અરે ભાઈ હજારો દોસ્ત આગળ પણ ભણવા જ નહી કેવા દોષ થઈ ગયો આમ છે તેમ છે અત્યારે કઈ જીમો આવેલો સમજાયું તું ને આ બધું તેના આધીન છે જાગૃતિ ના દિન છે એટલે જાગૃતિ નથી ભાવ બગડેલી ગયા છે બધું સડી ગયું છે બધું તારે સુધારવું પડશે આગળ પછી તમારે ઈચ્છા હવે બીજું પૂછ્યું કાર સાચા જ્ઞાન ની પ્રાપ્તિ કેવી રીતે થાય રીત બે થાય ભાગાકાર પછી પછી ભાગાકાર કરીએ તો રાગે પડી જાય નઈ તો હસ્તાવાનું ભાગી ના જે બીરાગેરાગે પડી જાય તો સાચા જ્ઞાની જોઈએ જુઠ્ઠા જ્ઞાની હોય તો સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે રીત નથી અમર કીધી રીત હા કે સાચા જ્ઞાની છે કે નહિ એ તપાસ કરી એના માટે આપડે કોઈ વિશ્વાસ હોય તો પૂછી જવું આપણે ફેર મળો આવે હા તો ફેર ના મળતા ભાઈ આશીર્વાદ આપે તું ગાળો મળું તો આશીર્વાદ આપે બસ આપડે સાત્વ ના જવું છે કે ડાક્ટર આયા હા ચાલ જય સચિદાન સાચા જ્ઞાની કોણ નામ કે ભાઈ વાયદા ના કરે અકાળે આવજો પંદર આવજો છ મિન બાર મિનિનાટો આવે એ નિશાળમાં આપડે કહી દેવું સાહેબ ટાઈમ નથી દુકાનો ની ખોટ છે હા પછી કહી દેવું કે દુકાને બીજી દુકાને બધા સ્ટોર્સ બહુ નીકળ્યા હવે કઈ તમે કઈ સાહેબ તમારે બધા સ્ટોર્સ થી ગયા હોય તો પે એવું કહી દેવું કઈ ખરો સાચી જગ્યા ઘણા વર્ષો થી અહિયાં અમેરિકા છે હજુ હમરેશ કઈ ગ્રીન કાર્ડ બની મને કરી આપો જોવા ના થાય એક્સટેન્શન કે આપે તો ગુજરાતી કરે ને જ દાદા હજી કરી ના આપ્યું બધાને જ્ઞાન આપવાનું છું બાકી છે કે છે તમને હા એટલે સાચી કરશે સાક્ષી તો આપીશ કે દુનિયામાં થોડા ધોરાવાર પડે અરે શું કઈ પડ્યા તો અત્યારે લાગે પડે છે કોઈ જમપે નહિ એમ કરતા કરતા જુદા થયા તા લોકો વેરાય છે એવું બોલાઈ ગયે એટલે પેલી વેરાય કરવા તી કરતી આપડા લોકો બે ટુકડા જુદા થાય ને તારે વેરા ગયું કે વેરી ગયું નહિ બોલતા કરવાથી મોટું એટલે વેરાતું હતું ને બીજા કઈ ગયા હા વેરાતું હતું નઈ દેહ શું કામ કરવાનું છે ક્યાં જન્મેલો છે હિન્દુસ્તાન માં અને સારી ઉચી જ્ઞાતિ માં જન્મેલો છે તો પછી શું કામ કરી દેવાનું हिंदुस्तानी गई नी गए એટલે ત્યાં હિન્દુસ્તાન માં જન્મ્યો એટલે હું એમાં એટલું જાણવાની જરૂર છે અને હિન્દુસ્તાન જેવા બીજા દેશો માં જન્મ્યા ત્યાં એ લોકો એ ખાલી આપણે કોન ના વિષય માં નાક ના વિષય માં ઇસ્ત્રી ના વિષયમાં આ ઇસ્ત્રી વિષય તો આપણા લોકો એ હોય છે અરે એ હોય છે પણ એમની ઉઘાડું પડી જાય છે જો ને તો આગળ રસ્તામાં ચાલતા પગલ માં એ વિષય મોહ નો અધિકાર આ તો હિન્દુસ્તાન ના લોકો તો વિષય ભાઈ પડે છે ને તે ના શકે તારા પડતરા તો અમને વિષય નહી ગમતો અમને તો ગમે છે કે આમ નીકળે એટલે ખોભી ગાલ છે હું આને ખોભી આરસ ની જરાય જળાય કેવું તાર પાછા આળસ ની મોટી ખોભી બનાવી શું માટે તમે જાઓ કાકા I call that a lube, lube, lube, lube.